હવે ખબર પડી ગયા પડે સમજી નહીં ફરે જ વર્તી નથી કોખત આના કોઈ જ્ઞાની પૂરું કુક હોય આધારો વસ્તી જ્ઞાની કાળું નામ કહેવાય જોડાશે જ્ઞાનીઓ છે પૂછે કે તમારી બુદ્ધિ ખરી બધા એવું કે આપડે હજી બુદ્ધિ જ્ઞાની નથી આ ભગવાન પ્રગટ થયા છે હન્ડ્રેડ પર્સન્ટ આખા બ્રહ્માંડ નો ભગવાન પ્રગટ થયા ગાડીપુર છે ઘર ની ઓબ્ઝર્વેટરી છે પણ બુદ્ધિ નથી આપડે તમે બરોબર નાની ગાળો ભરીએ મારીએ આશીર્વાદ આપે શું સત્યાવીસ દેહ ના માલિક નથી આમન ના માલિક નથી આ વાણી ના માલિક નથી સત્યાવીસ થી અને સત્યાવીસ ધ્યાન નો ટેન્શન સંસાર રોગ ગરીબ માં ખુશ ગરી નાખુશ ઉપાધિ આધિ આધી ઉપાધિ અનુભવે સમજાય છે મગજ પર બહાર લઈને ચાલો તમે ખોટા પ્રોબ્લેમ લઈને ચાલો મગજ પર બહાર લઈને ચાલો ખોટા પ્રોબ્લેમ લઈને ચાલે મગજ પર ભાર લઈને ચાલે વ્યાખ્યા શબ્દો બાજી રાતે જમીન થઈ ગયા तेरा जमीन पान खेदी प्रशांति भाई है? झगड़ो लो, <laughs> नहीं કેવળ મન નું મન ના તરફ નું ઉપાધિ હોય મન ના તરફ નું હોય દુઃખ માનસિક દુઃખ કેવળ માનસિક દુઃખ શારીરિક દુઃખ જ્યાં નહીં જમીન થઈ નિરાશ गंदा मे कई जाओ कोई ना नहीं झगड़ा मन नहीं गुते नोट बात दुख नहीं आधी कहवा आद मन में ज्या दुख ना मन एकदम सरस दुख मैं માફી દુખવા મળ્યું એટલે શારીરિક માનસિક દુઃખ ને યાદી કહેવાય શારીરિક દુઃખ એટલે સરસ લાગી હોય અને પડે ના પડે તો વ્યાધી જે લાગે ને અને મનમાં કઈ દુખ ના હોય શરીર એ બધું સુંદર ભાઈ અને બાર થી પોલીસ બારથી આવે એ ઉપાડી કોઈ દેખાડો લે આપડે અહી ના પાડે અહીં પડે કદી ઉપાડ પગડ્યા દેખાડે આપણને મારવા ન ઉપાધિ નથી કે લૌકિક સમાધિ તમારી બાવા એ તો લૌકિક સમાધિ સમાધિ અલૌકિક હોય છે કેટલા કલાક બગાયા અડધી જિંદગી અલામમ ધતે આ પરેશભાઈ આઈ ગયાລະ તમે સંભાળતા રહે હા હા આ ગાડી આવા બાજુ અંદર આવો અંદરથી પરેશભાઈ આઈ ગયા અંદર આવો અંદરથી હા ભલા જો અંદરની બાજુ શું છોડો છો છો બલાખ બદલ થઈ ગયો લે પરેશભાઈ આવા આયા છે થાય આવા બાજુ ભાઈ ઘરે ઘરે જતો ના ના બરાબર આપડે ખેતર માં વાઈએ સર અને પછી પૂર્ણિમા બેન પૂછ્યા છે કે ચોવીસ કલાક નું એમણે પણ જમતા જમતા દાદા ભગવાન ના હસીમ બોલાય મનમાં એવું તો એવું તો કરાય ને વાંધો સાહેબ મોટી હજાઈબી છે મારે કામ કાઢી દે આપડે શું કહ્યું મારે કામ કાઢી રહ્યો છે ને તમે કહી બસ પછી વચ્ચે ભગવાન હજુ હવે આવવાના ને દાદા બધા હજુ હવે આવવાના બીજા બધા દાદા મોકલશે સે આપડે આવે છે નામ આ દાદા ને ઘરે આવ્યું છું બેસ દેવા પીએ બેસ બાદ અહીંયા બીજું કઈ મળે નહી નઈ ના મળે કઈ કહે ચાલો બોલાવો ને તમે તમને બોલાવો નઈ કીર્તિ ભાઈ ને કીર્તિ ગઈ આમાં તો એવું તમે બોલાવો એવું ના આવડે એમ કેમ સીના સંતાનસ દાદા આવું છે સંસાર માં શાંતિ જોઈ છે તો ભલે મનુષ્ય માં આવવાનું બે ગતિ માં મનુષ્ય મનુષ્ય માં આવવું છે ખાલી માણસ ના દિશા મળવા મુશ્કેલ છે હા માણસ ના દિશા મળવા મુશ્કેલ બોલી થવાનું દેવસ્થાન બેલ જલ્દી થાય આપડે શું કરે તો પાછા મનુષ્ય થવાય શું કરે તો મનુષ્ય થવાય પાછા માનવતા અમે ધર્મ સાથે કેતો માનવતા ધર્મ એટલે શું છોકરી તરફ ધષ્ટી ના બગાડાય આપડે એમ ખ્યાલ આવો છે કે હું જેમ ધષ્ટી વગાડે એમ મારી છોકરી પર શું થાય એટલે અણહક નું આપડે નઈ તો ફરી મનુષ્ય રાખનું બધું હરેક વસ્તુ વેપાર માં મન ભર્યું ને હા મન મન તો મન આવું જ હોય આવું જ હોય ભલે ગમે ત્યાં જ ગયેલું હોય બધું જાય પાકીટ મળે એ દસ હજાર રૂપિયા હોય વિચાર આવો જોઈએ મારું પડી જાય તો મને કેટલું દુખ થાય તો એને પડી ગયો કેટલું દુઃખ થતું વિચાર આવી જુદું મૂકી નાખ્યા રાખે તારી માનવતા કેવાય જલી છે આપણ મા ત્યાં થોડું જવાનું આગળ ચાર પગ ને પૂછડું ચાર પગ પૂછડું અહી બે પગ મળે પેલો ચાર પગ પડી ના છે તો મહાવીર કાયદો એ કાયદો છે બાકી બીજા બધા કોઈ ના જ કાયદા ચાલશે મહાવીર કાયદો સાત જરાય છોડાય ને પોપાબે રાજય છે માણસ વિરુદ્ધ કહેવાય એમ જવાબ જતો રહેપ ના કરાય બીજે આવશે ચિંતા કરી કે ચાર પગ માં તૈયારી કરી કોઈ પણ કામ ચિંતા કરો એટલે ચાર પગ ની તૈયારી કરી ચિંતા કરવા માટે જગત નથી સર્વિસ કર્યું आप धर्म रूप थे આપડેહ ના કરીએ દારૂ ના પીએ અને જોયે એટલે મેં છોકરા મારે મને ક્યારે ખબર પડી આ પોલ કે મારા તો પચાસ છોકરાઓ આયા બધા થયેલા મોટી મારા થયા છો કગ્ન માં અમને સુખ નથી લાગતો પગ્ન માં સુખ નથી આવું અમારા ફાધર નું સુખ જોયું અમે સુખ ના લાગ્યું એટલે પોતે કે છોકરા સુધારવા માટે પોતાને સુધરે મંસાર લેતા નથી ને કોક દિવસ દિવસ પછી નહી ઘરમાં જ નહીં ચાલ કે છોકરા સારા થાય બઉ કરતા હવે આ કકડાટ તો થાય એમ કેટ થતો ભૂલ કરો છે નહી મિત્ર નથી આ તો એટલે કિલો માધેલી છે એક વાર એક ભૂલ કરે એને ચલાવી લઈએ કરી દઉં થઈ જવાય છે તમે શું નબળા થાય ભૂલે કરે નબળા તમે ધ્યા શું ભૂલે આપડે બધા પડે એમ કે એની ભૂલ ને કારણે આપડે સહન કરવું પડે છે પેલા થોડો વખત એ રીતનો પ્રયોગ કર્યો પણ કામ નહિ આવ્યો પછી છોકરો માં છોકરા ન્યાય કરાવતા મમ્મી ખરાબ છે પપ્પા ને હેરાન હેરાન કરી નાખે છે આ પપ્પા ખરાબ છે મોટા થઈ છે પપ્પા ને મારે માટે છોકરા ની હાજરી ના કરવું આપડે છોકરા બાર સ્કૂલ માં ગયા મારા મારી જાય શાક બરબા નું ખાવાની બઉ ચુંદી નથી એમ કે મારો સ્વભાવ છે બઉ ચિંતા વાળો સ્વભાવ છે એટલે નાની નાની વાત માં કઈ ને કઈ થઈ જાય એમ પેલા ફૂલી જાય તો છોકરા માટે કઈ નઈ થાય એની ચિંતા થાય છોકરાઓની બાબત માં ફ્રુટફુલ ના થતી હોય તો પછી એને બંધ કરી દે હેલ્પ ના કરતી હોય ચિંતા તો બંધ કરી દે આ દેશ ઘણું બધું બને છે આ દેશ માં એવા બનાવો બન્યા છે કે છોકરાઓને ઉઠાવી જાય ને એનું જે આપડે બરાબર ધ્યાન ના રાખીયે કોઈ છોકરાઓને ઉઠાવી જાય ને એવો કોઈ પ્રસંગ બને એને માટે થઈને કરીને ચિંતા વધારે થાય છે કોઈ પણ છોકરા ને અવતાર નતા આપો આપણે ચિંતા મને બધા તમારી પાસે હા ડાયો થયો રંધો મારી એટલે ફક્કર થઈ ગયો જય સત્ય જય એટલે ચિંતા હતા જીવન જીવો ને બંધ કરીને ગમે નથી કર્યા અમારા ક્લાસ નથી આવ્યા લોઅર ક્લાસ નહી પૈસા નથી ઘાટ લોજાર માંથી એને સોદા ગયા ની પછી કેસાયા છે આમ જતા આપણે આ રીતે કરીએ રૂપિયા તો હંમેશા રૂપિયા નો સવાલ કેવો છે અંતર છે સ્વભાવ કેવો છે એનો સ્વાભાવ અ કરી છે આ સાથે સંપત્તિ કેટલા પ્રકાર ની કેવાય કારણ કે જંગમ જંગમ સંપત્તિ એટલે આપડે આ ડોલર નહી બધું પછી મકાન ને પણ આ બધી છે પણ તેમાં વધારે પડતું નથી આ ઓછું નથી એને રોકડું હોય ડોલર એ જ એટલે રોકડા નો સ્વભાવ કેટલો દસ વર્ષથી રે નહી નહીં ચારી પચાસ મિલકત નો સ્વભાવ પણ એવો પછી જવાનું એટલે આ બધું સમજીને કરવું આપડે તમારા વણિકો પેહલા પૈસા ટકા મકાન માં વ્યવસ્થા કરતા હતા બહુ પાકા લોકો નથી હોતું આવો શ્રેષ્ઠી એટલે શ્રેષ્ઠ પુરુષ એને શ્રેષ્ઠી કેતા અત્યારે શ્રેષ્ઠી શું કહીએ છીએ આપણે આજે સાહેબ ખરું કહે છે માતરે કાઢી નાખ્યો કે છે ના એ જેવા તો દક્ષિણ દક્ષિણ માં શું કે છે તો બધા ચેતી થયા ત્યાં બધા ચેતી થઈ ગયા બધા વાણ્યા બધા ચેતી વાણ્યા દસ એસી માં થઈ ગયા ને રાઠ થઈ ગયા છે આઈ જાઓ પછી તમારા જેવા જ્યાં સુધી આ દેશ માં છે ને દુનિયા માં તમે તબીજાઈ મુંબઈ માં બધું થોડા ઘણા હોલાવ રાખે પણ બધું બેંક માં ના રાખવું મરી આવશે ગુરુ ત્યાર બાજુ ભાવ એન્જિનિયર છું પાંત્રીસ બધા મળતા મારા મનમાં ઈચ્છા હતી કે દાદા ને આ મંદિર માં કઈ નાખવું છે મારી ઈચ્છા હતી ચોહ હજાર જતા નાખી નથી બઉ ઈચ્છા નાખી દેજે ને પગાર તો ચાલુ છે નોકરી છૂટી ગઈ હતી મારા ધારા કરતા રેલી મળી ત્રણ મહિના બે હાજર ત્રણ મહિના લીધે મને આછા જ નહીં સો હજાર હજાર જતા લડી નઈ લેટગો કરે સો નો છોકરા ભાઈ જતા શું કરીએ છોકરા કરતા ડોલર પણ નસીબ માં હોય તો કેટલા ફોન કર્યા છે બેંક માં અઢાર વર્ષથી પૈસા છે કે ટક્યા છે ને ડ્રાઈવર ના અત્યારે તમારી પાસે લક્ષ્મી કઈ હોય પંચોતેર સુધી પંચોતેર કરિસાબકાર ખબર પડે ના પડે હજાર સાચી થશે તર છોતેર પછી એ બધું કલ્પના જરૂર નહિ વ્યવસ્થિત આ તો ચિંતા વાળા બધી પહોંચાડ્યો એમને બધી પહોંચવી જોઈએ ચિંતા બધી કરી દે છે ત્યાં નલિનભાઈ હાથમાં રેખાઓ શાના માટે છે બધી આ લક્ષ્મી રેખા ને આ આયુષ્ય રેખા ને અસમાધાન ની રેખા ને સમાધાન રેખા ને જય શ્રી કૃષ્ણ આ દાતોલી રેકા થાડી કા આ તો મેદાન કમિંગ ઇવેન્ટ સે કમિંગ ઇવેન્ટ કમિંગ ઇવેન્ટ સમા સબ આયા કરે હા કમિંગ ઇવેન્ટ કા જે શેરો છે આ શેડો કહેવાય છે ભાઈ શેડો બધે એમની જાય કે ભલે આવું થવાનું પણ જોતા આવતો એટલું જોતા આવતો એટલું ઘણા બધા લોકો કહે છે કે અમે જ્યોતિ વિશે અમને બધું જોતા આવડે છે ખુશમાં આગળ વાત કરતો જાય નાખુ સાહેબ હોય નાખુ સાહેબ પંદર જાણકાર બોલે છે કે અમુક બી હશે આવું ગ્રહણ થશે એટલે બધું નીકળી શકે છે એટલે રાત કોડી નથી બધું કેલ્ક્યુલેશન છે ગણિત છે ગણિત છે કડું નથી તમારે કંકન છે કંકણ મને બુદ્ધિ ની રેખા બઉ દાદા ને બુદ્ધિ ની રેખા બઉ તીવ્ર છે કેબલ દીકરાઓ કે પાણી ઓરી હવે દૂર જશે રોટી જતી રહે અતિતીત્ર અતિતીત્ર અતિતીત્ર સેડ સેડ જોડે ને કોક ને લોઈન કરી જ જાતી રહે ભાયા ને તો લોઈન કરી જ જાને તે જાણે કે તું ધાર ધીરે ને તે રે લોઈન કરી ને ને પેલા ડાકલા પર કીધું હતું બેઠા હો ને બહાર હતી દાદા તો એને કોઈ દાખલો આપો ને કેવી રીતે લોહી નીકળે કંકણ ગુરુ પણ બઉ પાવરફુલ છે ને તો સૂર્ય ઉપર રેખા ઓછો શનિ છે શરીર ઉપર અસર રહ્યા કરેખાઓ પડી છે ને એટલે પછી દાદા આયુષ્ય રેખા બહુ પડવાની છે આયુષ્ય રેખા બહુ બળવાન છે તમે એમ કીધું કે બુદ્ધિ બહુ તેજ હતી દાખલો આપો ને લોહી નીકળતો એવો હતી તીવ્ર કોઈ લાગે તો લોહી નીકળી જાય દાખલો આપો કે શું થયું તે વખતે આ બુદ્ધિ તેજ થઈ પછી માં ગઈ પછી પછી કોમન સેન્સ થઈ ગયું કોમન કોમન સેન્સ હોય કોમન સેન્સ કોમન સેન્સ હોવું જોઈએ કેવું પુસ્તકમાં લખ્યું છે આ કામ કોમન સેન્સ હોય છે કે નહીં મનુષ્યનું ગજું નથી કોમન સેન્સ હોય એટલે બધા તારા ઉગડાય કે તમામ તારા બધા ચાર બધે તાવ બધા ઉગડે એના કોમન સેન્સ આ બધા ઘરમાં તારા તો આપે ને સારું કેવું કરે ઓછી ખંભાતી લોક છે જ્ઞાની કૃષ્ણ કોમન સેન્સ ને કેવરીકે આ ચાલુ બધા ઉગડી જાય નામે અર્થ લખ્યો બધા તાળા છે દરેક તાળા ને એપ્લાય થઈ શકે બધા લોકોની શુદ્ધિ કેવી હોય એક મારો એક્સપર્ટ જ થયો બીજે બધા